બે હજાર ચાલીસ ના ભાદરવા સુદ ત્રીજ ને બુધવાર તારીખ ઓગણત્રીસ આઠ ઓગણીસો ચોરાશી ૃષ્ણ આય નમોન પુરુષોત્તમ આયુ નમો નમ શાસ્ત્ર માં કહ્યું છે તે તો એમ સમજવું છે પુરુષ રૂપે કરીને અવતાર કહ્યા છે માટે અને એ વાસુદેવ ભગવાન જયારે પ્રતિલોંગપણે એ વહીરાજ પુરુષ થકી નોખા પડી જાય ત્યારે કેવળ વૈરાજ પુરુષ અવતાર સંભવે જ નહીં अवतार लेवो अवतारेव तार प्रवेश करतार आधार रूपे तो बैठा वैराज वैराज ना आधार शक्ति न हो जो शक्ति नो तो वैराज विखंड देखा अवतार तरीके शक्ति लाइ વૈરાજ પુરુષ થકી અવતાર સંભવે જ નહી એ થકી અવતાર તો એ સારું કયા છે અને એને વિશે વાસુદેવ જે ક્ષેત્ર તેને પ્રવેશ કર્યો નહોતો ત્યારે વૈરાજ પુરુષ પોતાની ક્રિયા કરવી તેને વિશે પણ સમર્થ નતા ત્યારે મહાપુરુષ થી લઈ મહામાયા તમામ સુધી ક્ષેત્ર આત્માઓ ક્ષેત્ર જે જીવો અને એને જાણનારા માયા એ શબ્દાર્થ તમે બોલો પણ આ ક્ષત્ર માત્ર ના માત્ર ક્ષત્ર કોણ કરવા માયા બધે ભગવાન શિવાય જે જે વસ્તુ છે બધું ક્ષત્ર એ બધું ક્ષત્ર જયારે ક્ષત્ર યો એટલે ક્ષત્ર હોવો જઈ એટલે એનો નિયામક કઈક દેખાય છે એ ક્ષેત્ર જ ને આભારીત એ આમાં રહી અને આપણને બતાવે છે લોકો એકબીજાને જોવે છે પણ ક્યારે જોવે ક્ષત્રા એ માલીમાં રહી અને પ્રકાશ આપે છે અહીંયા આવડ દેખી શકત નહીં જદા ભારતી તત્વે તદા ભારતી સર્વમ સર્વમ એ જયારે થાય ત્યારે આમ થાય બોલો અને પૂર્વે જે પુરુષ કહ્યા તે માયા ગર્ભ ધરે ત્યારે પ્રધાન પુરુષ દ્વારા એવો જે વૈરાજ પુરુષ રૂપ દીકરો પ્રધાન પુરુષ દ્વારા એ બીજા પણ ગણાક એવા વૈરાજ પુરુષ રૂપ બ્રહ્માંડ થાય છે પ્રધાન માયા માં માયા માંથી પણ ઉજા પુરુષ ની દ્રષ્ટિ ને પાણી અને તે પુરુષ તો નિરન્ન છે નિરન્ન છે ને મુક્ત છે માયા ના કારણ છે માયા ના કારણ છે શું કહ્યું કે નિરન્ન નો અર્થ નિરન્ન અન્ન નહીર खावा निरन्न कोई आहार चैतन्य खाव शु भाई अन्न मयाना संबंध थिया पी अन्न होयाबन त्या अन्न ए निरन्न कहवा બાદ થતો નથી એની ભેળા માયા ની ભેળા છતાં માયા ગંધી અને અડે નહી આપણે એવું છે ગામડા બોલે ભેલો ધોળીયો બાંધ પણ માયા નો ભાવ લેશ પણ એ પુરુષ ને અડતો નથી આપણે જાજા દિવસ જેના સંઘમાં રહીએ એનો સંઘ અડી જાય તમારે ઓકે અમને ન અડે અમે તો નારાજ થઇ જાય પાછા કઈ નો પણ એને નો બાદ થતો નથી માયાનો બાદ ને માયા ને વિશે એને ભોગની ઈચ્છા નથી લ્યો પૂર્ણ કામ છે અને જે વૈરાજ પુરુષ ઈશ્વર છે એ માયા ના ભોગ ને ભોગવી ને પ્રલય કાળ ને વિશે માયાનો ત્યાગ કરે છે मायाना भोग ना भोग, ना भोग, भोग अब अंदर बड़ी अने त्री जात कही शु महाराजी महापुरुष ने माया कई मैं भाग अडे वैराज भोग પુરુષો વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડ ની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરતા છે માટે પુરુષ રૂપે કરીને બૌધા શાસ્ત્ર માં પુરુષોત્તમ છે ત્યારે પુરુષ અને વાસુદેવમાં માં કેટલો ભેદ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે અને વળી જેમ ઈશ્વર ને વિશે અને પુરુષ ને વિશે ભેદ છે તેમ પુરુષ ને અને પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એવો ઘણો ભેદ છે એવો ઘણો ભેદ શું કહ્યું ભાઈ બોલો હાજવાનું છે મનુભાઈ હું કહ્યું એ તો જાણે સમર્થ નથી પણ આમ છે આપડે નક્કી તો કરી રાખવું જોઈએ હમજી નો હમજી પછી કેટલો ફરક જીવ ને જેટલો ફર છે આ બધું કમથાણ ચલાવે છે ઈશ્વર એની ઉપર એટલા છેટા છે કે આટલા છેટા છે એને એને આટલો ભેદ છે આ સનાતન ધર્મ છે વૈદિક ધર્મ છે શાસ્ત્ર નું સાર છે એ અત્યારે તમારે કોઈ ભાગવત ની પાર રામાયણ ને કરે ખબર ન હોય એમને કઈ ખબર અલંકાર મૂકીને તમને રાજી કરી દે એના આવડે એ શબ્દ અલંકાર કહેવાય આ સ્થિતિ ન હોય સ્થિતિ હોય જ નહીં કોઈ ને શબ્દ ચરુચાની રંગોળી રંગોળીઓ રંગોળી પૂરાય છે એમાં એક ના હારી ભૂરતાવળી ભક્ત નો વચ્ચે ભૂરતાવળી રંગોળીયો ગમે એવો વિદ્વાન હોય તો અધોગતિ ને પણ કઈ સામાન્ય વાત કરી સામાન્ય જો વિદ્વાન વિદ્વાન વિદ્વાન કરે મેળ ક્યા આ જ્ઞાન આવ્યા વિના કોઈ દિવસ સાર્થકતા નહિ અરે શંકરાચાર્યજી એ કાયું છે સંઘાતી વેદો મુખે શાસ્ત્ર વેદ્યા कवित्वादिद्यम सुप्यम करो थी हरे रंग मन दत्तम आज थी ध्यान अपने तो आ बदमक वाला भोग रहना मपता है कोई दिवस કઉ છુ ને લાકડા નિદાન લાકડા નાદરા તમારું પાંચ લગભગ માનવી માત્ર વિદ્વાન હોય અવિદ્વા એમાં સજ્જન હોય ને સારો હોય તો આચાર વિચારો હોય બસ એ માર્ગ તો આવે જ નઈ તમારે ના પાડી છે ના એવા સમર્થ કરવી નાનો આવે આમ સમર્થ જોઈ ગાય ને ભેસ તમારે ક્યાંક લઈ જવી પડે બતાવું આ જેવો તેવો હાથ હોય તો હવે જેવો તેવું હોય તો બાળક હું થાય હે જો ના જગત માં એમ આ પુરુષો તમને વરવા માટે જો તું હે તો સમર્થ ગુરું જોઈએ તો એને ત્યાં આવે નહી બાળક થાય જ નહી આ જગત માં સબંધ આવે ને બોલો બોલો ભણેલા બેઠા છે ને આપડે કેવાય નઈ વાંધો એ ભણેલા ને ક્યાં ની ખેતી આ વસ્તુ ન પકડે તો પકડવી અઘરી છે કઈ ગુલે પકડાય જાય ભાઈ હે મારા જે કીધું છે આપડે બધા કેવાય ને જગત આખા માંગતમાં જગત માં હાલે વાર ના હાલે ઉપર તો સાનું હાલે કઈ તો બધાને હાલ અહીંયા પછી આ મલોખા ની ગાડી કેવાય બહાર ભરવાની નહી હોય બાજરા ના રાડાખ કરે એનું બાદ મજા તફાવત છે એમ તફાવત હજી તો કયો ભેદ નથી લઈશું તફાવત છે બે ને વચ્ચે અંતર કેટલું મુક્ત પુરુષ મુક્ત છે નિરન્ન છે અનંતોટી બ્રહ્માંડ માં ભેદ છે કાર્ય એ દ્વારે થાય છતાં એમાન પુરુષોત્તમ માં કેટલો ભેદ તો જીવમાં જેટલો ભેદ ઈશ્વર માં ઈ પુરુષ માન ભેદ કેટલું આવેલું હોય અહીંયા જો એ માતા તોળિયા માં નો આવે હેમાં નિષ્ઠા થાય ત્યારે ભગવાન નિષ્ઠા થઈ કહેવાય અને અહીંયા જે આપડે આ ગોખીયે છીએ એ તો કક્કામાં રખડી જવું છે નિષ્ઠા ન કહેવાય નિષ્ઠામાં તો હૃદય પલટો થઇ જાય હૃદય પલટો થઇ જાય પણ પેલું શબ્દ કરી જાણવું જોઈ જાણ્યા પછી એની સ્થિતિ કરવી પડે સ્થિતિ વાળો જે હોય ઈ સ્થિતિ એને બતાવે અંગ્રેજી ભણ્યો નથી ને અંગ્રેજી કેમ ભણાવે જે વસ્તુ જેને જાણી નથી એ બીજા ને સમજાવે કેમ ધર્મ ગુરુ નો ધર્મ નું પાસે છે ત્યારે ધર્મ ગુરુ થવાય જ્ઞાન ગુરુ જ્ઞાન ગુરુ જયારે શુદ્ધ જ્ઞાન આવે જ્ઞાન ગુરુ થવાય ચોપડીયું વાંચે જ્ઞાન ગુરુ કેવી રીતે મેળખાય છે આપણા થી આપણા ની આપણી ઉપર દેવો છે મનુષ્ય ની ઉપર અને દેવો ઉપર ઇન્દ્ર છે ઈન્દ્ર ની ઉપર બ્રહ્મા છે અને બ્રહ્મા ની ઉપર વૈરાજ છે જમાન જીવ માં જેટલું અંતર છે આમાં વંચમાં રોકાય એટલે ભગવાઈ ગયા થઈ ઉપાસના એની સાથે નિષ્ઠા એની સાથે આ હમજી પછી ગીતા વાંચો એટલે બરાબર ફિટ બેસી જાય નકરી વાંચા કરીને તિલક થઈને ઉભો રે એથી આગળ કઈ એનામાં જ્ઞાન ગાંધીજી ની ગાંધીજી હાલ પણ એની અરે વિવાદ ન થાય એને આ ખબર જ ગયા છે તમે સોનાનું એક ઘરાણું ઘડાવી બતાવો ખરું તમને શું આવે અને અજ્ઞાની હોય તો આ બરાબર નથી આ મારું બરાબર છે હા ઇમ્વિટેશન પછી કામ આવે ખરું ભાંગે તો પુરુષ ને એમ પુરુષ ને પુરુષોત્તમ ને ભેદ છે જો એમ પુરુષ ને પુરુષોત્તમ એવા જે શ્રી વાસુદેવ ભગવાન એને વિશે એવો ઘણો ભેદ છે એવો ઘણો ભેદ છે पुरुषोत्तम वासुदेव तो सर्वना स्वामी सर्वनात्मक पुरुष ब्रह्मोत्तम एक घना एक अपने जीव ना मैं पुरुष घना એમાંથી એક પુરુષ થી અનંત ગુટી બ્રહ્માંડ ની સૃષ્ટિ થઈ એક પુરુષ એવા ઘણા છે ઝાકળ વરસાદ નહી હો ઝાકળ આવે એના જણા બું હોય કે ન હોય કેટલા હોય આખા કાઠિયાવાડ હરખો આવે તો એ બૂંદ કેટલા ગણાય એના ગણ્યા કેટલા ગણા ઈશ્વર ની શક્તિ ની આગળ મહાપુરુષ જાકર બંધ છે એવા અનેક ઝાકળ ના બંધો એની અરે છે આપણે તો ખોટા ખોટા બુલો જેવો કોઈ નહી કારણ સાથી કુદે માયા સ્વ સ્વભાવ છે એ સ્વભાવ ને પરાધીન ના હોય તો કુદે ને તરત દેખાય ગણતરી નો શું એમ થાય ને જો આપડા નવા કોક આવ્યા હોય મૂર્ખ લાગે ને મળ્યું ભૂલે છે કહીએ ને નવા ને કહીએ કેવાની મોટી ઉમર ના આવતા જગત માં મજૂરી કરે અને પેટ ભરતા હોય એમાં સાધુ મહિલા તૈયાર ખાવાનું મળે તે દીધી જ્ઞાન ને આયુ હોય ખરો એમાં એક ઠેકાણે તમારા દેવાયે દૂધ રસોઈ કરાવેલી અંદર સાધુ એ બનાવી હોય ઠાકોરજી આ દડા જેવું શું કેશ અને બોલું છે કે છો પછી દૂધ પાક ને પૂરી ખાવા માંડ્યો ત્યાં તો આ આનંદ આવી ગયો બઉ સરસ બહુ સરસ ખબર સાધુ જયી કઈ કઈક લાવો હોય સાધુ થોડો હવે જયું કઈ પણ નામ આવડે ને ભૂરી દઉં એ કે ફરણી જેવું કઈક દઈ ગયા ફરણી ફરણી માં જાણો ગોવિંદભાઈ જાણે નજુ બેચાર નાખો કેસ નાખી આવી લાગ્યો હાર સુ આ ફરણી જેવું કેશ એ પાછો સાધુ થયો વધારે એ પાછા જવાના તે દી તો ગ્રામ રસ્તે હાલી જવાનું હોય એટલે ભેવું માતું આપે મંદિર માં દુજાણું કે મહારાજ ના સાધુ ને કે આપડે સ્વામી દેવું કે નવરાત્રી અમે કે અમારે કઈ કામ નહી હોય ગુણાત્તમ થાય પણ આ રોટલા સ્વામી ને જવાબ દીધો જીવ થી સહન નો થયો એટલે આ જીવ ને ઈશ્વર વચ્ચે અંતર ગયો મોડો નો ચંદ્ર મોડો નવ ઉગસાદ વરસાદ આવે ઉનાળે આવતો નથી આજ્ઞા દેવો બરાબર પાડે અને આવડો જોવામાં ઘણી ગયો હોય એમાં ઘુર કેવો માલિકાથી લેડાયો મુંડાયો ને એવું ઘુર કેવો માલિક પાત્ર વિના ગીરસાઈ ગયો બધો જાય ને લગભગ હોય લગભગ હોય કિર્તન બોલો છો ને ગુણકો માનન આવે એ જીવ સહન એ બને કીડી ઉપર ગાડું આવ્યું જાય પીડું એની મથે આવે એટલે કીડી બચે ને એ કીડી હોય જીવ કીડી જેવા છે કોઈ પૂર્વ ના સંસ્કાર એટલા બધા હોય અને એને લાભ મળી કચરા કચરા જાય એટલે એને કોક નો અભાવ આવે એ કચરાઈ ગયો મરી ગયો એ જન્મ મરણ માં જ ફેકાય ગયો કલ્યાણ તો આઘો અને કચરાઈ ગયો એટલો બધો ફેર કયો જીવ ને અને ઈશ્વર વચ્ચે જે ભેદ છે ઈશ્વર ને પુરુષ વચ્ચે જો આપણે પશુઓ આપણા બુધજુ આપડે પશુ કઈ તો દુખ લાગે ને હવે પશુ કઈ તો દુખ લાગે હવે ભાઈ કેમ આપણું દેવ જેવો કોઈ કામ કરતા આવ્યું ત્યાં દેવ જેવો ખાઈ ગયો એનો હરખ આવી જાય હરખાયું એટલે તો આવી ગયો એમ કઉ છુ કરે છે કોણ કયું કયું કરે રાજી થઈને તો લઈ ઘોચરા વાળી તો કરવું જ પડે અને છટકાય નઈ ગયું છતાં અવતારો આવે એ શું કહી જાય એ આ બિચારો હજી પૂરો આચાર વિચાર ફાળતો હોય શિયાળો હોય પોનો હોય કથા નું થાય પર અને બ્રાહ્મણ ને વખતે સંદાસ જાવું પડે બધા ના ક્યાં આ એને આ વાત કરવી પછી પાછું પર કહી વિચાર કરવો જોઈએ જો જૂની રીતિ હતી આગળ નાના ને વાતું કરવા દેતા અને એમાં બાકી તો એનું માન આવ્યા વિના રેતું નથી વિચાર કરજો માલી બાઈ જાય વાસુદેવ તો સર્વના સ્વામી છે અને એવા અક્ષરાતમક પુરુષ બ્રહ્મરૂપ ગણાક છે જે વાસુદેવના ચરણ ની ઉપાસના કરે છે ક્યારે અડાય બઉ નાનો માને અડ પગને અડાતું હશે હ वासुदेवना न उपासना करे पुरुषोत्तम पुरुष ईश्वर जीव भेदीक मनन कर सारी पेठे अंतर घेड़ बेसाता शास्त्र शब्द ने साबली समझण महतो नहीं કેવાય નો નથી એમ ક્યારે ના જ એ કઈ હું કોઈ કઈ કહેવાય ઠા નથી આનો આપણે હવે સમજણ માં ઠારે તો નથી અને ઠાવકી ઘેડ બેસારી હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દ ને સાંભળવે કરીને ફરે નહી સાંભળવે કરીને ફરે આપણે સાંભળવા જાય રાગ હોય સરસ હોય કોઈ રોકાઈ ગયા બોલ છો નઈ ને આ બધું કઠન છે આ એક દાડે નો આવે જેમ જેમ શીખતો જાય એમ સ્થિતિ કેવતો જાય કઈ આવે નો આવે. ઘર ક્યાંથી બેઠા માટે આ વાર્તા ને સારી પેઠે વિચારજો અને લખજો એવી રીતે આ વાર્તા કરી છે તે લખી છે એકત્રીસ નંબર આવ્યો કે ત્રણ ને ચાર ચાર સાર આવી ગયો નાના ગીતા પંદર માં તો શાસ્ત્ર નો કહેવાય લેવું હું કોલવા શીખીએ પણ બોલતા આવડ તો શાસ્ત્ર માં ન હોય થયો જો શાસ્ત્ર ન હોય તો તમારું બોલવું કલ્પિત કેવાય આપણા પાંચ ભેદ બધું હોય પણ જાણે કોણ તમને ખોલી બતાવે કોણ બતાવનાર નથી આ તો પુરુષો તમને પ્રગટ બતાવ્યો છે એને જ ગયું કે આ શાસ્ત્ર ના સાર તો મારી પાસે હશે તો નગર નીકળે સનાતન નો કેવાય હોય ખરું પણ કાઢતા ના આવડ્યું તો કે આ દુધ માં માખણ નથી પણ તને મેળવતા ન આવડ્યું એમાં અમે શું કરીએ હોય પણ તરત કઈ નીકળે એના વિધિ થાય મંથન કરે તો બગડી જાય ભાઈ ત્યારે જીવ ને મહેનત કરવી નથી માખણ જોઈએ પાણી વખણ નીકળે આ જગત વ્યવહાર પાણી માખન નીકળે નહી આ ડાયા ડાયા મીંડ્યા છે ને બધા માખણ વલો પાણી વલો નીકળે નહીશો તેલ નાઈ દી વ્યવહાર તમે ગમે એટલો સુધારો પણ એ બગડેલો જ છે બગડેલો ધો બગડેલો આ એક જ માર્ગ સુધારો તો સુધરી જાયલો નો સુધ ગોવિંદી જાય છે રાજી થાય કે ંદજી મહારાજ ગરડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા तोरा विराजमान मुखार विंद आग परमहस तथा देश देश हरिभक्त सभा बढ़ाई बैठी पीजी महाराज सर्वे हरिभक्त प्रत्ये बोल तर्वे हरी हत्वा के पिपर के एक ठेका बीजे ठेका रोपी झाड़े आंबो तथा लीमड़ो होने एक वारो ए फरी ने चौटे नही रहे नहीं कुमें कारण સ્વરૂપ જાણીને તેને વિશે ભગવાન ની મૂર્તિ ને ધારી ને જાતિ વર્ણ આશ્રમ તેના માન ને કેવળ ભગવાન ના વિશે તત્પર થાય તો કુટુંબી સંબંધ ચોખ્ખો ટળે ટાળવું હોય તો પણ આ પેડું પેડું પાડવે એવું છે અને એક મન ન ઓળખે ઓળખેલ તમારે કોઈ ન ઓળખે એનું કારણ છે કે આ નક રેતો નથી ભૂલી જવાય અને હું કઈક જાણું છું એને લીલું વાયુ હોય પછી એને પાણી પાવું હોય પછી કોષ હોય કે મશીન હોય પાણી પાય ને પણ જો પાણી વાળતા આવડે તો એવડું પીએ વાળી ઓલીઓ નાકાલે આખો દારો મશીન હાલે તો એમાં ભરાય એવા ભરવાય છે આપડે આમાં ભરવા પડે શું મોટા મોટા પાણી ગઈ પડે એવી જાણતા હોય આમાં એવું જાણવું જોઈએ આપણા પવન જે પુરુષોત્તમ નારાયણ છે એ સમજાવે એવા બીજું બીજા સમજાવી શકતા હશે ભાઈ આપડે એ પોતે અહીંયા આવ્યા છે સમજાવવા અને આપણને સમજાવે તો એ બોલી જ આવી વાતો ઘણી વખત કરી શકે છે બદલાવનાર જોઈ બોલો ભગવાન ની મૂર્તિ ને ધારી ને જાતિ વર્ણ આશ્રમ તેના માન મૂકીને કેવળ ભગવાન ના સ્મરણ ને વિશે તત્પર થાય તો કુટુંબી નો સંબંધ આશ્રમ એના માન ને મૂકી અને કેવળ ભગવાન સ્મરણ રાખે મૂર્તિ તો એનો કુટુંબી સંબંધ ચોખ્ખો ટાળે ભગવાન મરણ એટલે એ અનુસંધાન દેખાતું હોય પણ હોય બીજા ને હલકા ગણે પોતાને શ્રેષ્ઠ ગણતો હોય રાત્રે દેવાય હવે એને કેવી રીતે ટળી માલી બા મને અભિમાન આવે છે કે નહી એને પેલું ટાળતા શીખે પછી મૂર્તિ પછી મૂર્તિ ની એ ટળતા ટળતા એને જ દેખાય હવે મને ટળી અને ભગવાન નું સ્મરણ કરતો હોય તો એ થવા કેમ દે મા કરનારા ને બચાવ્યા છે આપડે હું આમ ને હું આમ એ વિના બીજો ઉપાય કોઈ નથી અને જીવ નું જે કલ્યાણ થાય અને જીવ માયા તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપ નું જ્ઞાન ધ્યાન કિર્તન અને એને કરીને પામે છે અને ભગવાન નું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મનિષ્ઠા વૈરાગ્ય અને ધર્મ એ તો ભગવાન ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે સમજવા જેવું આત્મનિષ્ઠ ઉપકરણ છે પણ ભગવાન ની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ એ જીવ ને માયા તયા નું સાધન નથી સાંભળો કોણ ગયા હોય જગન માં તો ભક્તિ સેવા કલ્યાણ થઈ ચુકે છે આત્મનિષ્ઠા વહીરાજ ને ધર્મ એનાથી કલ્યાણ નો થાય કલ્યાણ માત્ર ભક્તિ થી છે પણ ભક્તિ મને માની ન શું ભક્તિ ક્યારે કહેવાય બધું ભૂલી જાય તો ભક્તિ આવે નાગર ભક્તિ ન આવે છોકરા ના આગળ લાગી ગયો માંડો પછી આમાં રસ રહી કોઈ લેસ રસ કે થાય પરાણી બેઠો હોય શરમ કેદી હોય કઈ થાય કઈ જાતિ વર્ણ આશ્રમ ગી શું થાય અને તૈયાર હોય તો કયું આત્મનિષ્ઠ આત્મનિષ્ઠા વાળા ને કલ્યાણ નહીં હોય તો કલ્યાણ તો આમાં ભક્તિ એટલે આ બેઠા બેઠા કઈ એમ નહી એ તો ભક્તિ દેખાડવાની ભક્તિ માં બધું ભૂલી જવાય તો ભક્તિ આવે એવી ભક્તિ કરીયે ભૂલી જવાય એવી દેહ આખું ભક્તિનારાયણ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય બીજા ઘણા ધર્મો ના નોખા નોખા રસ્તા તો છે ને હવે ભક્તિ તો કરે છે એને જ્યાં માન્યો ત્યાં કરે છે ને ત્યારે ભગવાન કેટલા છે. પણ કોણ સ્વામિનારાયણ એટલે શું કોઈ ના હમદે ને વચના વર કાલે થોડુંક વનજણ એક પુરુષો સ્વામીના પોતા તરફ જોડ્યા હોય આ ધર્મગુરુ એવા નથી પોતાની તરફ જોડ્યા એને જે સાચો સિદ્ધાંત ને તત્વ છે એમાં જોડ્યા છે પછી જે જોડાયા એને દેખાયું હોય એ તો આ કોઈ કરતું જ નથી આની ખબર જ નથી એને જ ઓળખતા નથી એ આમાં જોડે કેમ આ સંતો જોડી દે આ ગુરુ ગોવિંદુ ઘડે કિસ્તુ લાગુ ભાઈ બની હારી ગુરુદેવ ને જ્ઞાન લેવું નથી જોડાઈ જાય આટલા રખજો પાછી હોય મહારાજ મહારાજ આ બઉ એવી વસ્તુ છે ને બધા સમજી નહીં કરી રહ્યું છે એ તો ખબર જ નથી અતિશય ધર્મ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય અને એકલી ભગવાન ભક્તિ હોય तो जीव विशे न हो तो विषम देश का भक्ति ने विषय विघ्न जरूर थे તે માટે ધર્માધિક અંગે સહિત ભક્તિ કરવી અને એવી રીતે ભક્તિ કરતો જે ભક્ત તેને પણ અંતર છે પણ એ જગત માં તો જે પોતાને કંઈક ઠીક પડે એવું શરૂ કર્યું એટલે એમાં સર્વસ્વ માને છે પણ માન્ય થાય પલાણ માંડો હવે શાસ્ત્ર ના પાડે વસ્તુ ને વસ્તુ તરીકે પેલી સમજવી જોઈએ કઈને જાણે બસ આપડે ચોંટી જાઓ ચોંટી જાઓ આપડે ક્યાં ના પાડી એનો સરવાળો અર્થ કરો એ વાંચનારા ને ખબર હોય એમને અને હું એવો છું કે બીજી રીતે છું ખબર ગરુ પુરાણ ઘેરે ઘેરે વાંચે છે પણ આવે છે શું ભાઈ ગરૂડ પુરાણ વંચાય ચાલો આવું જાય સંબંધી આવે બરાબર લક્ષ લેતા કરી છે કફલાઈ માં કોઈ નહી છે કાફલાઈ માં ભગવાન નો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય અને તેના સ્વભાવ ઠા ન રહે માટે ભૂંડો દેશ ભૂંડો કાળી ક્રિયા અને રૂડી ક્રિયા તેને વિશે પ્રવર્તવું પણ ભૂંડા દેશ આદિ નો સંઘ કરવો જ નહીં વચના મૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણ નું બત્રીસ નું વચના